અત્યારે જે પરિસ્થિતિ મુકાયો છે તેથી કેમ કરી છુટાય બંધાયેલો હોય માણસ શું ખોલે જે માણસ બંધેલો હોય તેને શું ખોલતો હોય